ए, आवो, आवो। आवी गया वार्ता अरे भाई। आजे तो नित्य राज आयो पर्व छे इरल छे हार्दी भाषा अकीन आ મારા નાના નાના ટાબરિયાઓ આજે હું તમને બધા સરસ મજાની વાર્તા કહેવાનો સાંભળજો વાર્તાનું નામ છે શ્રવણ તમે શ્રવણનું નામ સાંભળ્યું છે ને આ શ્રવણ નામનો એક છોકરો હતો તેના માતા પિતા અંધ હતા હો આંખે જોઈ શકતા નહોતા અને વળી પાચા ઘરડા શ્રવણ તો એના માતા પિતાની ખૂબ સેવા કરતો ભાઈ ક્યારેય માતા પિતાને દુઃખ ન આપે એવો છોકરો હતો શ્રવણ એક તેના માતા પિતાએ કહ્યું ભગવાને આંખો આપ્યો તો તીરથ જાત્રા કરત અને ભગવાનના દર્શનય કરત બધા મંદિરે જઈ જઈને પણ એમ દુખી ના થાવ હું તમારી આંખ હું તમને જાત્રા કરાવીશ તમે ચિંતા ના કરો તમારે જાત્રા જ કરવી છે ને તો એ તો હું કરાવીશ તમને એમ કઈને પછી એને એક મોટી લાકડી લીધી હો ભાઈ અને એ લાકડીના બે છેડે બે મોટા મોટા ટોપલા બાંધ્યા એમ કાવડ તૈયાર કરી ભાઈ હા પછી એક ટોપલા એના પિતા અને બીજા ટોપલા એની માતા બેસાડ્યા પછી ખભે કાવડ લઈ શ્રવણ તો ચાલવા માંડ્યો હો ભાઈ એને તો કાંઈ વજન ન લાગે માતા પિતા ને આનંદ થાય એટલે શ્રવણ એ આવું કર્યું ચાલતો જાય ને એક પછી એક મંદિરમાં માતા પિતા ને દર્શન આવે નદી ને નાળા જંગલ ને શહેરો જ્યાં જ્યાં દેવ મંદિરો આવે કે નદી આવે ત્યાં ત્યાં શ્રવણ માતા પિતા નવડાવે અને મંદિરમાં લઈ જઈને દર્શન કરાવે હો ભાઈ અને બધું વર્ણન કરે આ જુઓ અહીંયા ગણપત દાદા આ જુઓ અહીંયા ભગવાન શિવની મૂર્તિ છે આમ બધા ભગવાનના દર્શન કરાવે તો ભાઈ આમ શ્રવણે એના માતા પિતાને ઘણા મંદિરની જાત્રા કરાવી હા અને આથી આજે પણ આ શ્રવણ ની માતૃભક્તિ ને પિતૃ ભક્તિ માટે લોકો શ્રવણ ને યાદ કરે છે બધા ઈચ્છે દીકરો મળે કે દીકરી મળે તો શ્રવણ જેવા મળ શ્રવણ તો માતા પિતા બહુ સેવા કરતો તમને બધાને મજા પડી ને વાર્તા સાંભળવામાં ચાલો આવજો આવતીકાલે हूँ तमाम बीजी वार्ता कही सो भाई जो